ન no સોપન મુક્કારો સૌ પાવપણાસો સૌ પાવપણાસો મંગલાણ ચૌ સિંહ મંગલાણ સૌએ પડ મમ હૈ મંગળમ પડ હમ હૈ મંગળમ હોમો ભગવતે વાસુદેવાય હમ નમો ભગવતે વાસુદેવાય હ ન શિવાય નમઃ શિવા નમઃ શિવાય નમઃ શિવાય જય સચિદાન જય સચિદાન સ્વભાવ સદગુરુ જ સ્પષે સદગુરુ ગુરુ લઘુ સર્વ સર્વ્ને સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મત સિદ્ધ પરમ ગુરુસત્ય નિષય વંદ વંદ્ય તે ત્રિસકો જગકલ્યાણક યગ્ન મે જગકલ્યાણક યગ્નમે મંગલમાયા દો આ શિષ ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દો વ્યવહાર રે સદબુધિ વ્યવ સદબુદિ હો નિશ્ચય મે અભિવ્યો નિશ્ચય મે અભિવ્યો નિશ્ચય મેં અભિવૃી દો જી દા Jaya danan jaya sachidananda jaya sachidananda jaya sachidananda jaya sachidananda સુખ સંચન પદ નંબર પાંચ ચેતની ચેતનાની ચેતની કાર ગમતિ ભો મીના કારમતિ ભો અતિ ક્રમ મે સત્તા અતિ ક્રમ નિ સત્તા પ્રતિ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 સિિમ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર દગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દ ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન રા અસીમ જય જય કાર ભગવાન ના સિિમ જય જયકાર હો દા ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા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 અસીમ જય જય કારા ભગવાન ના અસિમ જય જયકાર હો રાધા ભગવાન અસિમ જય જયકાર રાધા ભગવાન ના સિિમ જય જયકાર હો રાધા ભગવાન ના સિિમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભ અસિમ જય જયકાર હો રાધા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન નાસીમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન સિંહ જય જય કાર જય સચિદાનંદ જય રહસ્ય ભરેલી બે લાઈન તો બોલા પેલી હું રહી ગયો છું માં ભરવાની રહ્ય ભરેલી જગત છે કેન્દ્ર વર્તુળ ચાલો પરમાણુ શું કે છે નહી ચાલશે પેલા આ ટેબલ પર પડ્યા લે આવું નહી રહ સમસ્યા બાલાજી સાહેબ ડૉક્ટર બાલાજી આપણા અક્રમ વિજ્ઞાન રિસર્ચના સેન્ટરના આજે હેડ છે ત્યાં આગળ અને એમના માસ્ટર ત્યાં અમદાવાદમાં છે એવું છે બંને મિત્ર મિત્ર માસ્ટર છે મિત્ર સિનિયર મિત્ર કિરીટભાઈ એમની જોડે મળવા જેવું છું હા મળજો અને ઘરે જઈને ચાબાત પીવડવા જો ચલાક આજે આવ્યા છે બહુ સરસ શું વાત કરો તમે દર્શન નથી આપતા ભાઈ દીકરીને બઉ લાગે મારા પપ્પા મારા પપ્પા આમ બુ કરે છે કુદરત દયાભાઈ કેવા સંજોગો ભેગા કરે છે આપણને જોક્ષ માર્ગે છે જોવા જેવું છે આપણે અને દાદાએ કહ્યું છે આ વિશ્વ રહસ્ય ભરેલી સમસ્યા શું છે બીજું કશું જ નથી શુદ્ધ આત્માના સંયોગો શું અને સંયોગો શું છે એ પરમાણુ સંમેલન અને વિસર્જન પરમાણુઓનું આજ છે બીજું કઈ જ નથી જગત શુદ્ધ આત્માના બે જ સમજાવ્યું ને એટલે દાદા એ જયારે અળવી ભાષામાં બહુ સુંદર કહેલું અમે જયારે ખંભાત જતા હતા બાય ટ્રેન બહુ વખત પહેલાં બહુ નટુકા હતા એની વાત કરું છું આ અને ટ્રેનમાં ગયેલા લગભગ દસ પંદર જણા પંદર એક વીસ અહીંથી આણંદ ને આણંદથી પછી કેમ્બેરી ટ્રેન વાયા પેટલા જ છે તે પેટલા જ આવ્યું સવારે આવ્યું વહેલી મરસ્કેની ટ્રેન હતી તો સવારે આવ્યું દાદાને ચા જોઈએ નટુકાકા લેવા ગયા ચામાં ગયા છેક ચેક છેડે હતી પ્લેટફોર્મના છેડે હતું પેલું ચા નહી અને જઈને આવ્યા અરે શૌચાલય એવું બોર્ડ વાંચ્યું અને પછી થોડા આગળ ગયા હતા પેલી ચાની વ્યવસ્થાની જગ્યા હતી એટલે છેલ્લા પ્લેટફોર્મ ના છીડે પછી આચા આયા ચાલી ના એ દાદા પછી દાદા એ પૂછ્યું નાટુભાઈ શું જોયું ચાલી શું જોયું તો કે દાદા શૌચાલય જોયા પછી ચા ચાની દુકાન આવ્યો તો કે બસ આવું શુદ્ધ આત્મા ભોજનાલય શૌચાલય પૂરણ અને ગલન પાંચ એક સ્ટેશન પર એટલે આપણે આ નિરાહારીનો પ્રયોગ પોતાનો જ પોતાને આહારી જોવો પડે કે નહીં આપણે બિહારી ડૉક્ટર સાહેબ જોવો પડે ને આહારીનો પોતાનો સેટ કરી નાખેલો પ્રયોગ આપણે નિરાહારી આપણા સ્વભાવથી એને આપણા પરમાં પેસી ગયેલા આપણે ખાવામાં તે હવે જ આપણે ખાતા આપણે જોવા જ પડે કે નહીં આપણે આપણે ખાતા ના જોઈએ તો બીજું કોણ જોશે બીજા જોશે તો વળશે ને અરે અલ ખાતા નથી હોતું આમ તેમ તો લાજ કેટલી બધું વાત બધું કિરીટભી સાહેબ તો શું ખાતા આપણે એનો પ્રયોગ જોઈએ તો નિહારીનો નિહારનો પ્રયોગ ના જોવાય કેટલી ગંભીર વાત દાદા કેટલી રમૂજમાં કહી છે આ રમૂજમાં અને કહે છે હજુ એક ભગવાન એવો જન્મ્યો નથી કે જેને જાડે ફરવાની પોતાની સ્વતંત્ર સત્તા હોય એ કૃષ્ણ ભગવાન રામ હોય મહાવીર હોય બધા જ હોય તો જૈનો બધા હાલી જાય બધા તો આવું બોલે બોલ્યા નહીં દાદા કૃષ્ણ ભગવાન સાહેબ કરે છે મોટા મોટું તકલીફ કહી હવે દાદાની હળવાશ વાળી વાતો કેવી રીતે આપણે આજના કળિયુગના માનવના જીવનમાં દરેકને આપણને સ્પર્શે છે નાનામ નાની બાબતથી વાળીને બધી જ આપણી જીવનની પ્રક્રિયાઓમાં બધી પ્રક્રિયામાં આ આખું વિજ્ઞાન છે આખું આ વિજ્ઞાનને માણસ સમજી શકે માણસની ભાષામાં બહુ બહુ જરૂર છે ડાયાભાઈ એ રિસર્ચ કરવાની જરૂર છે ભક્તિમાર્ગ બહુ સુંદર છે એમાં ના નહીં ભક્તિમાર્ગ બહુ શ્રેષ્ઠ કહ્યું છે આ કળયુગમાં સીધા સીધો ને એપ્રોચેબલ નહીં એટલા માટે આપણે કીર્તન ભક્તિ આ ખુલ્લી હતી બધી દરેકને હોય ભક્તિ પ્રકારની પરંતુ ભક્તિ અમુક જ જગ્યાએ છે અને ભક્તિને જ્ઞાન એનો સુમેર અને સંબંધ એટલો બધો નિકટનો છે કે સુકા સિક્કાની બે બાજુ જેવું છે જ્ઞાન અગર ભક્તિ નથી હોતી અને ભક્તિ હોય તો જ્ઞાન અવશ્ય હોય જ એટલે જ્ઞાન સાથેની ભક્તિને જ યથાર્થ ભક્તિ કહી કૃષ્ણ ભગવાનની ગીતાજી મા સમજાવવા માટે કહ્યું છે સમજ્યું કર્મયોગ કહ્યો પણ જોડે ભક્તિયોગ મૂક્યો એટલે કર્મણી વાધી કારસ્તે બાપ ફલેશું કદાચ આનું રહસ્યભર્યું આખી શ્લોક કર્મયોગ તો છે તું જીવ્યો છું કરીશું તું પથરા જેવો બેસી નથી રહેવાનો શું બેસી રહેલો પથરો હોય પથરો હોય તો અંદરથી એક્ટિવ છે પથ્થરો પાછો પણ એક્ટિવ કેવો હોય કે મૂળ દેહમાંથી છૂટો પડી ગયેલો એટલો તો એનો જેટલી લાઈટ બાકી છે એટલો એક્ટિવ હોય તો આ લોકો ટ્રાન્સપ્લાન્ટ કરે છે ને ડૉક્ટરો બધા ત્યાં અમુક મર્યાદામાં જ કરાય ને તો ના કરાય અમુક સમય પછી ના કરાય એને બધું કહે છે કિરીટ સાહેબ હોવું છે મૂળ ભાડમાંથી છૂટર પડેલો પ્રસ્તો છે આ છતાં એનું કામ કર્યા કરે છે શું એક આપણા જીવંતમાંથી ઘરોની પુછલી કપાયને આટલી હાલીન કેટલું હાલીન સ્થિર થઈ જાય છે એવું પહેલા પેલામાં વધારે હોય જવું થોડું જેજ્ઞામાં આવી ગઈ છે કર્મ ફળના એ બધામાં જરા થોડું હોય અને પેલા તો બહુ અંદર લેટન્ટ છે બહુ શક્તિઓ પથરામાં જમીનમાં બધે હવા અગ્નિ પાણી ક્યાં શક્તિ નથી શક્તિ શક્તિ શક્તિ જ છે નરી કારણ કે જીવો છે બધે જ શું કહ્યું આ એકેન્દ્રિય સૂક્ષ્મજીવોનું મોટું એટલું બધું વિશાળતા છે પાર કરવી મહામુશ્કેલ છે અને માણસ જો માણસ થયો ને એને પાંચ ઇન્દ્રિયોની એક એક ઇન્દ્રિયમાંથી નીકળવું એટલું બધું વિશાળતા છે બહુ ભારે મોટા મોટા યોગીઓ તપસ્વીઓ બોલે નહીં કોઈ હારી કે હું થાકી ગયો છું એવું બોલ્યા હોત તો ડાયા કહેવાત યોગીઓ બહુ ડાયા અમે બહુ જીતવા ગયા પણ હારી ગયા અમે આવું બોલે તો બહુ ડાયા કહેવાય દાદા કહે છે એ તો દાદા કે અમે હારી ને બેઠા છીએ આવો તમને કોને હરાવે એ તો જીતેલા સમજે આપણે શું જીતવા જતા જીતવાની બાજુઓ બહુ ગમે છે ને એટલે એને એ લોકો સમજે છે એટલે કેટલી મોટી નાનામાં પણ કેટલી મોટી વાત કહે છે દાદા આ સમજવાનું છે અને સામાન્ય માણુ પોતાના જીવન પોતાને લાગુ પડે છે એ રીતે લાવવાની બહુ જરૂર છે બહુ જરૂર છે આ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો આપ સૌ રહસ્ય ભરેલી સમસ્યા જગત છે પરમાણુથી જણેલી પ્રસવતા સ્વાગત છે પરમાણુથી જણેલી એટલે કે હા એટલે જ એટલે જ પરમાણુથી જાણેલી સ્વગત છે એટલે પરમાણુમાં પૂરાઈ ગયેલું સ્વ શું કહ્યું ગત એટલે ગુમાઈ ગયેલું ગુમરા થયેલું સ્વગત પોતે પોતાના સ્વભાવમાં હોવું એને સ્વગત ના કહેવાય પણ પ્રભાવમાં જાય એટલે સ્વગત બધા જ જાણે છે કે સ્વગત એટલે મારા હાથનું છે બધા જ જાણે છે એટલે પરમાણુથી ભરેલી કવિ કવિરાજનું વેલ્ડિંગ કેટલું ગજબનું છે એક એક શબ્દનું અને દાદા કહે છે આ કવિરાજ કે આ તો કૃપા એક અક્ષર મારાથી નીકળતો જ નથી કહે છે એક શબ્દ કવિ શું ખરું કવિનું બધું બેસે તેના હિસાબે આ બધું સહેજા સહેજ પડે સરી પડે છે આ તો આગળનું પદ બહુ મજાનું છે રહસ્ય ભરેલી સમસ્યા જગત છે પરમાણુથી જણેલી જણેલી કહે છે જન્મ આપેલી પરમાણુ થી પરમાણુ એ પરમાણુ શું કહ્યું બોલો આપણે બધા પ્રસવ ધર્મી પ્રારબ્ધયુક્ત બેન હોય કે ભાઈ બધું હરખું એકમાં જ આઈ ગયું એક જ ક્લાસમાં કોઈ ક્લાસભેદ નહીં પણ ક્લાસભેદ આ જગતમાં લાગે છે એની રહસ્ય છે બધી આ સમસ્યા સાહેબ ના ના બે હારી હે આખા બધી સત્સંગમાં ફરજ ખબર પડે છે ને તો હુદગલ સ્વભાવથી એટલે કે વિભાવિક સ્વભાવથી શું કહ્યું બોલો એના મૂળ સ્વભાવથી નહીં બે શબ્દ એક જ છે એક અક્ષરી પણ આખો નોર્થ સાઉથ છે સ્વ ને વી એટલે કાનો માતર અનુસ્વાર આ બધું બહુ હેરાન કરે છે માણસને મોટા ગ્રામર શીખનારા હોય ભાષા શીખનારા હો કાનો માતરનું બધું આયુ બન્યું અને સ્વ કહ્યું તે બહુ સરસ છે એ સ્વ શબ્દ સ્વને વને જોડતો એ શું કે છે કે વિશેષ ભાવે પોતે શું કહ્યું વ એ વિશેષ ભાવનો સૂચક છે સમજાયું એટલે સ્વ સ્વમાં સ્વ જે છે તે પોતે છે કયો વિશેષ ભાવ તો કે જ્ઞાન વિશેષ ભાવ જ્ઞાન વિશેષ ભાવ એટલા માટે કહ્યું કે જ્ઞાન હોય ત્યાં ભક્તિ હોય અને ભક્તિ છે ત્યાં જ્ઞાન માટે એ ભક્તિ કરી રહ્યું છે આટલું જ અને જ્ઞાન એટલે શું કે હું જાણું જોવું સમજી શકું ભગવાન ને ભગવાન નું સ્વરૂપ સમજાવ્યું ને સ્વ ને સ્વનું સ્વરૂપ બધી રીતનું બહુ મજાનું પદ છે સાહેબ લો આગળ પેલી લાઈનો બોલી ગયા હતા ને કવિરાજ નહી ગજબદીપ લાઈનો છે જમેશ આનંદજી આયા જમેશ આવો પધારો પધારો અહીંયા આવો આજે તો બહુ આપણે નસીબદાર છીએ બધા હા ઉત્તમ શાહ વધારો પુષ્પાશા પુષ્પાશા પુષ્પા નથી ઉત્તમ શાહ પુષ્પાશા એવું કહેવાય હે વડીલ ને કેવાય નઈ હવે વડીલ જ છે ને તો કે નથી હજુ એટલે તું છે નોકરી પર પહેલું જવાનું એને પહેલું જ હ એને ફાઇલ કહેવાય અને બેકાર કરીએ તો આપણે પણ આ યાદ રહેશે એટલે મજા આવશે કામ કરવાની હા જા મારા આશીર્વાદ છે જા હા રે પધારો તો અહીં બેસવાની આપ જગ્યા અહીંયા તમારે તમારી એવું બરાબર છે આજે કયું વનનું કયું વર્ષ છે આપનું વનમાંનું બધા વન પાસ કરી દીધા દુકાન પર હતા એ મશીનરીની ગાંધી રોડ કે છે મશીનરી નહી પછી ઇલેક્ટ્રિકલ એ ના મશીનરીમાં પછી માં ગયા હા કેવા સાહેબ બહુ એટલો વિશાળ અનુભવ છે એમનો બહુ વિશાળ અનુભવ છે સાહેબ બહુ અંદર પ્રકાશમાં મોટે ભાઈ ગયા પણ એને બધા આનંદ કેટલો રહ્યો છે કોઈને શોખ જેવું લાગ્યું શોખ જેવું લાગ્યું વ્યવહારથી હોય આપણે જરૂર હોય વ્યવહારથી ના હોય કઈ શકીએ નહીં આપણે નહીં તો પથરા કહેવાય આપણે બધા શું લાગણી તો બહુ મોટી વસ્તુ છે ફીલ ફેક્ટર જગત કે છે ડોક્ટર બધી મેડિસિનમાં વિચારો આવે છે બધા ફીલ ફેક્ટર શું છે અને ફીલ બધાને થાય એક જીવને થાય ને બધા થાય પણ દરેકની માત્રાઓ જુદી હોય છે મનુષ્યને બ ખરેખરું ફેક્ટર ત્યાં આગળ ખુલ્લો થઈ જાય છે એટલે મનુષ્ય દેહને બહુ અગત્યનો કહ્યું બહુ જ અગત્યનો હું માણસ છું એટલું સમજે તો બહુ મોટું મોટું કહેવાય આજ આજના ટાઈમમાં આજના વખતમાં આપણે પુણ્ય આપણે જે સંસ્કારને આ બધાથી છીએ તે વસ્તુ બરાબર છે પણ આજે જગતમાં બહાર જુઓ તો બહુ હાલત બહુ મુશ્કેલ છે બહુ જ મુશ્કેલ છે આપણે માત બાદ બાદમાં જગતની બહાર નજર કરીએ તો સમજાવ ને બહુ મુશ્કેલ છે એટલે પછી કે ને આપણે આ કલ્યાણ યજ્ઞ કહેવાય છે ભાવના એક જાગા છે આપણે કે ચાલો આ આપણે પોતે પોતાને સમજતા થાય એના માટે આપણે વાત કરીએ કોઈ એમ નથી જઈને કહેતો આપતા પુત્ર કે હું સમજેલો છે એટલે બીજાને સમજાવવા જાઉં છું એવું તો કોઈ કહેતું નથી નિમિતજી શું કહો છો આપ ભડકો થઈ જાય સમજાયું ને હા એ વાત છે અને મહાત્મા એકબીજાનો અનુભવ થાય તો એકબીજાને વાત કરી શકે બહેનો બહેનોમાં વાત કરી પ્રગતિ કરો ભાઈઓ ભાઈઓમાં સામાન્ય સત્સંગ બધા ભેગા થાવ આ બધી જ વાત પણ વિનય બહુ મોટો વસ્તુ છે અને ધર્મ અને ધર્મનું ટેપરૂટ ધોરીમૂળ એ વિનય છે ધર્મ વૃક્ષનું ટેપરૂટ વિન વિનય છે વિનય ધરવ ધર્મ ત્યાં જ શોભે છે નહીં તો નથી શોભતો અને અહીંયા આગળ આપણો આજ્ઞા આવ્યો શું કહ્યું આજ્ઞા અહીંયા આવ્યો એટલે આ બે દ્રષ્ટિઓ છે આપણી પાસે સરખી રીતે એ દ્રષ્ટિ બે દ્રષ્ટિ પ્રમાણે આપણે બધે ફાઇલોમાંથી નીકળતા જતા જઈએ અને એના હિસાબો આપણને સરખી રીતે આપણને લાગે હા હવે આ લાગે છે કંઈક આપણે થોડુંક આમાંથી ઉકલ્યા છીએ પણ અરજ બહુ છે એક એક ફાઇલ પણ ઉકલ્યા અનુભવ થાય જરૂર અનુભવ થાય સમજાયું કારણ કે આપણે મુક્તિ સુખ અને પોતાનો મોક્ષ સ્વભાવ એટલે કે મુક્ત સ્વભાવ એ પ્રાપ્ત થયો છે આપણને અને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે પાછી મોટા મોટી વસ્તુ અને આપણે દેખી શકીએ છીએ બધા આપણે દેખી શકીએ છીએ આપણે પોતાને દેખી શકીએ છીએ અને બધા બીજા બધાને દેખી શકીએ છીએ હવે પોતે પોતાને દેખી શકે એવો પ્રકાશ ના હોય તો પછી બીજા કોઈને દેખી ના શકે આ દર્શન દર્શનશાસ્ત્રના નિયમ નું મૂળ સિદ્ધાંત છે મૂળ સિદ્ધાંત જ્યાં પોતે પોતાને દેખી ના શકે તો પછી કોઈને નહીં દેખી શકે બરોબર છે ને બિહારીજી હીધી વાત છે સ્વભાવ અને પર સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય સ્વક્ષેત્ર ક્ષેત્ર સ્વક્ષેત્ર પોતે જ ક્ષેત્રજ્ઞ હોય પોતે પોતાના ક્ષેત્રને જાણી શકે એને સ્વક્ષેત્રિ કહેવાય અન્યને નહીં અને જે સ્વક્ષેત્રી છે તે બીજા બધા ક્ષેત્રોને જેમ છે તેમ જાણી શકે સમજી શકશે સ્વદ્રવ્ય છે તે કોઈ પણ બીજા પરદ્રવ્ય હોય ગમે તે પ્રકારને ગમે તે અવસ્થામાં હોય તો એને સમજી શકશે જાણી શકશે स्वभाव हो जे परभाव कर आखी दुनिया में केव अनभाव एक एक व्यक्ति में तूडे तूडे मतीबीन कही है बदने सारी रीते जी सके प्रकाशी सके समझी सके स्वभावी बढ़ा पर सूक्ष्म बता सूक्ष्म सूक्ष्म कारण कि पोते स्वभावे कर सूक्ष्म है एट बहार बधु सूक्ष्म अहंकार ने कही सकिए खरा पर सूक्ष्म में लगे सूक्ष्म नहीं कही सको पूक्ष्म बहार बड़ी सूक्ष्मता है ये अहंकार की सूक्ष्मता के बीच स्थूल है शू क्यू बहार विज्ञान में आज आट बढ़ा ज्ञा पार्टिकल बी बातों करे समझ ये स्थूल है અહંકારની સૂક્ષ્મતા આગળ એ અહંકારને પકડવા લોકો બધા ઈગોન શબ્દો ને અહંકાર બધું અહમને આ તે જાત જાતનું બોલે બોલે પણ તો કિરીટ લાગી જાવ આમાં થોડુંક અને કમ ડાઉન વિથ યોર સન ઇન યોર સન્સ ફેમિલી હ ઇન ઓલ ધી વે વેરીયસ વેઝ કે જેથી આ સમજણ અંડરસ્ટેન્ડિંગ બધાને પ્રસરે શું કહ્યું आपने प्रसराज प्रसरसे नहीं तो नहीं प्रसरे सुखद ने एनी सुसरा सुखद सुवास प्रसरे है एट एहजिकता पूदगल में अपना मन वचन का स्वभाव जीवन कर आप ज्याज असाहजिक जैसे बहार बधा परिचय में आईए त्या अपनी असहजिकता अपनी કસોટીમાં આવે ટેસ્ટિંગમાં આવે પથ્થર ને પથ્થર ઘસન તણખો જરે એવી રીતે ત્યાં આપણે સમજીએ કે હા હું જ મને ઘસીને મારો તણખો કાઢું છું પરંતુ એ તણખો અંદર તપ તપ સ્વરૂપ હશે તો બહુ કામ લાગશે મજાનું એટલે અંદર અંદર જરવો જોઈએ તણખો અને અંદર અગ્નિ થવો જોઈએ શરીરમાં અને શરીરમાં અગ્નિ થાય છે કોઈ દિવસ બાળે નહીં એટલું જોજો બાકી અગ્નિનો સ્વભાવ છે બાળવાનો બધું ખરાશ કરી નાખવાનો પણ અંદરમાં જો અગ્નિ થશે એ બાળશે નહીં કોઈને એ શાંત પાડશે અગ્નિ શાંત પાડે એવું બાલાજી સાહેબ સાંભળ્યું તમે આ યજ્ઞ કરે છે એના માટે કરે બધા યુનિ યજ્ઞો બધા શાના માટે કરે છે પણ એ ભૌતિક યજ્ઞો છે બધા શું ભૌતિક આધ્યાત્મિક યજ્ઞ તો દિલમાં જ હોય છે ક્યાં હોય છે આપણે સતત આ કાળમાં આપણે કોઈને મહાત્મા હોય તો પણ દરેકને આ કાળમાં હોય ને એવું બને જ નહીં તમે રોજના જીવનમાં તમારી આગળ સામે સામે આવ્યા કરે છે બધું જ જ્યારે આપણે જ આપણી સામે આવીએ જો આપણને પકડાય નહીં તો સાંચિત્તે જરાક અંદરથી ઉતરીને આપણે જોઈ તપાસ કરી લેવી પડે અરે આઈને ચાલી ગયું કંઈ નહીં પછી પકડાયું ખરું ને બહુ સારી વાત છે પછી પકડે બહુ સારી વાત અને હમણાં છે એવું જ આ કાળમાં એટલું બધું સાયમલ ટેનિસ બધું થોડું સહેલું નથી એ શરીર જોડે જીવવાનું કે કનુભાઈ તું હવે આજ્ઞામાં આવી ગયો હવે હું છું ને તારી જોડે ચાલ જા જા કનુભાઈને વ્યવહારમાં કે જે કંઈ વ્યવહારો આવતા હોય તે બધા જ એટલે અમે કહીએ છીએ ઘણી વખત નીકળી ગયું છે અમારાથી તે મારી મોટી દેખાડવા માટે નથી કહેતા અમે મારો અનુભવ કહું છું કે દાદા પહેલા દાડે અનુભવનો સ્વાદ ચખાડ્યો અનુભવ રહ્યો અને સ્વાદ ચાખ્યો અને પહેલી રાતની નિંદ્રા હે સોરી તે દિવસે બીજા દિવસે મને ખબર ના પડી હા પછી પણ પેલું નાસ્તો લઈને ઉપર ગયા ખરું ભાઈ પટેલ બિલ્ડિંગમાં પહેલાં મારે દાદાનું અને કહ્યું બેસી રહ્યા અને પછી પછી નીચે આવી અને તે વખતે બંબો હતો પાણીનો ગેલેરીમાં બંબો ગરમ તે ગરમ પાણી બાય કાઢી અને દાદાને ધોત્યું લઈને બાથરૂમમાં મૂક્યું નીચે જ અમારે હતું બધું ઉપર રહેવાનું અમારા પિતાજી દાદા બે બેસતા પછી દાદાને પછી બોલ દાદા બધું મૂક્યું છે બાથરૂમમાં તૈયાર પાણી મૂક્યું છે એમ એમને ખબર પડી કનુભાઈ શું વાત કરો કનુભાઈ નાસ્તો લઈને આજ સુધી કશું બનતું નતું કશું ક્યાં બીજે સવારે વિધિ કરી કે બહુ સુખ પડી તો કે શું કહીએ આવો દાદા કેમ પહેલા નતું તો કે દાદા સાચું કહું હા મીઠા જળની મીન કંઈ પ્રયોગ કે બહારની કેટલી બહાર પડી એ કેવી કેટલી મજા આનંદમાં હોય કેટલા આનંદમાં હોય મીઠા જળની મીન એટલે ખબર છે ને બધી બધા જ બહાર હોય કેટલો અને આનંદ હોય હવે રાહ જ પીએ ઉઠીએ ને આનંદ સારો એમ તે કે બહુ શું બહુ દાદા ખબર જ ના પડી સવાર સુઈ ગયા ક્યારેય ઉઠ્યા ક્યારેય ખબર નથી પડી હવે તે વખતે તો હતું બહુ શરૂઆત હતી બિલકુલ શરૂઆત હતી અમારો આઠમો નંબર હતો કંઈક સાતમો આઠમો નવ મળશે સાતમો આઠમો ચંદ્રકાનભાઈ પછી એટલે અમે કહીએ છીએ ને ત્યાર પછી કનુભાઈ ના હતા અમારે એક આપતોપુત્ર બધાના એમને પૂછ્યું દાદાએ દા કનુભાઈને કે દાદા તમે ઘણી વખત છો દાદા દાદા અમારાથી દૂર નથી રમે દારાથી અમે નજીક છીએ અમારી નજીકતા એ સમજાવી સહેલી નથી દૂર છીએ પણ નજીક છીએ તો તમે કેવી રીતે રહ્યા દાદા તમારે તો વ્યવહારમાં બધી રીતે આખી કેરિયરમાં વ્યવહારમાં તમારી જોડે બધી જ રીતે તમારા પિતાજીને કારણે બધો બિઝનેસમાં બધી જ રીતે તો કેવી રીતે તો તમને પરમાત્મા છે કેવી રીતે રહે આમ તો કાકા કાકા કરતા હતા તમે તો રીતે રહે તો કે ના અમારી નજરોમાં પરમાત્મા બેસી ગયેલા પહેલાં જ દિવસે સર એ મૂકી એવું ખબર ના પડી કારણ કે તઓ એટલો બધો ગરમા હતો ને તે ઉપર પાણી પડે ને તો પાણી દેખાય કે નહીં દેખાય ઉપર પડતા પહેલા તો વરા થવા મળે સંજોગો છે બધા જ્ઞાન કયા સંજોગોને કેવી રીતે મળે છે એવું અગત્યનું છે જમેશાનંદજી આપ સમજા ચંદ્રકાંતભાઈ ને જ બનેલું એમના પિતાજી હતા અને છેલ્લા સ્ટેજ પર મણિભાઈ હોસ્પિટલમાં પણ એમના પિતાજી ને વેદના બહુ હતી જબરજસ્ત વેદના હતી એટલે સર્જને કહી દીધું કે આ બધું છે એમને શાંતિ રહેવું રાખજો એટલે ત્યાં ગીતા પછી પેલા શ્રીમદના એ વાંચે અને આત્માને આ બધું વાં એમ કરતા કે દાદા ત્યાં આવ્યા કરે એટલે એમના કુટુંબના વડીલ કહેવાય દાદા એમના ચંદ્રકાંતના પિતાજી દાદાના બત્રીજા થાય દાદા એમના કાકા થાય એટલે વડીલ જ કહેવાય ને ત્રણ પેઢીનો સંબંધ આવે એટલે તે એમ કરતા જેવું દાદાને જોયું કે દાદા આ હું આટલી મિલ આ મિલ બધું આ શ્રીમંત આ બધું છે આમ દાદા છે આમ કશું હલતું જ નથી જતું નથી કશું જ થતું દાદા કહે એટલે એમને કંઈક અણસારો જ પડ્યો દાદા પાસે કંઈક છે અને આ વાંચ્યું બધું શ્રીમંતનું ના જ્ઞાન તું અને એમાં જ્ઞાની પુરુષ સદપુરુષ દાદા માન નામોનું આપ જ્ઞાની છો આપ સત્પુરુષ છો એ દાદાએ પૂછ્યું અલ્યા તું ચંદ્રકાંત જ્ઞાની છો તને કેમનું ખબર પડી અલ્યા આજે કોઈ નંઘ હોય અને આપણી પાસે ઝવેરીની દ્રષ્ટિ હોય તો આપણી દ્રષ્ટિ પ્રમાણે જેવી પૂતગલની દ્રષ્ટિની શક્તિ છે એ પ્રમાણે એનું કુ તમે કિંમત કરશો બધા ઝવેરીઓ બધા પોતાની દ્રષ્ટિ પ્રમાણે કરી શકે પણ એવો તટસ્થ જેવેરી શ્રીમદ રાજચંદ્રજી જેવો કોણ હોય કે કિંમતીમાં કિંમતી વેપાર બહુ સારા પ્રાઇસે થઈ ગયો એક આરબ વેપારીના છોકરાને લીધે કહ્યું અને પહેલાં તો કહું અરે આ તો ખલાસ થઈ ગયા આપણે આમાં ભાવતારમાં જરા થશે બધા ખલાસ થઈ જઈશું તો કે તો કે પણ સાહેબ મને બહુ સારા લાગે છે ચલો હું લઈ જાઉં એમને તો એમને લઈને આવ્યો તો એને કહ્યું આ કબૂલ કર્યું એમ અને ત્યાં આગળ શું કરતા એ પોતે શાસ્ત્રો કંઈ નું હોય એમની પાસે જોડું અમુક જ તે રાખે એમને પુસ્તક હોય જોડે दुकाने बे पेढ़ी पर बसन राखे कोई आए तरत धीमे मूक दे बाजू आरत करे। आ करें स्पोटेनिअस बनतु तुम एमने दशा शक्ति मन वचन कहनी आ कलयुग में संबंध में संवसारी संबंध साथ बोलो मयूर भगवान पीछे आ पेह दृष्टांत है एक दृष्टांत थी अरे दादा भगवान अलौकिक दृष्टांत आयु यधिकारी आ કેવું આયું હવે શાસન એકલું કેવી રીતે કામ કરે અધિકારી બેઠો ના હોય તો ઉપર અને કોણ બેસી શકે કે એ શાસનની શાસનના આસનને પકડી ના લે જે પોતે સ્વ હોય કેવી રીતે પકડે પેલા પર એટલે આમ વ્યવહારથી તો એ જ કહેવાય છે ને વ્યવહારથી એ જ કેવાય છે ને ભગવાન આટલા બધા માને છે પૂરે બધા તીર્થન બધી જ રીતે हम्म hmm? पुण्य में पुण्यन जबरदस्त कारण बने बिल्कुल मत नहीं पस्तु है शासना था करी कहवा क्या दादा भगवान अगियार आश्चर्य आप अगर मुकी बता समझसे नहीं कारण पे दस आश्चर्य तो बता शास्त्रों थी गए अच्छी रा कह बता समझू मुश्किल छता समझा जाए तो अत्या आज की दुनिया फिक्शनल दुनिया है एटले बद समझ से जे जे धर्म ज्यादा पारता हद फिक्शनल दुनिया में एम फ्शनल बदी बिलीफों में आ हसे ने तो आ कैसे खराब वो क्या करी होके अंदर हसे ने रहो अपना में आई होकेम बिलीफ तो एम प्रमाण हो बिलीफो दुनिया रहस्य भरेली जगत की समस्या बिलीफों बिलीफ ने दुनिया बिलीफ शब्द दादाए श जगत न बदा धर्मों सा दादाएं कहू सा आधार कारण के बिलीफ न आधार एसायेला आज चालू है बदा धर्मों साचाज हो दिलीफ न प्रमाणे एटे पर सरखा ना हो सके કારણ કે બિલીફ અને જે બિલીફના ધોરણ ઉપર રચાયેલા ધર્મો છે એ ધર્મો બિલીફ જુદી જુદી છે એના એના પ્રકારો જુદા જ હોય એ પ્રમાણે ધર્મો જુદા જુદા હોય એટલે સરખા ના હોય અને ધર્મ કોને કહેવાય કે એક સરખો હોવો જોઈએ કે બધી બિલીફોને એક સરખો માન્ય હોવો જોઈએ બાલાજી સાહેબ બધી બિલીફોને બિલીફ પોતાની રહે છતાં પણ એને માન્ય રહે ને કે આ છે વસ્તુ સાચી आप आ बिलीप प्रमाण हूँ आ धर्म पारू छू मत साची लगे आ धर्म में हूँ सारी रीते रही सकूँ यूं मैंने बड़ मिले भले कि नहीं बिलीप बदली कोई नहीं समझे पाई तो बिलीप संबंधी धर्मनी भाषाओ संबंधी नहीं कारण के धर्मनी भाषाओ य तो द्वंद्व है ज आखा विश्व में अपने हिंदू कहीप कही जैन दर्शन कही अत्य सारा में सार दर्शन छता कही, कही तो एम द्वंद्व है पुण्य न पाप आखो धर्म एना पर चाली रो कि पुण्य उपार्जन करोप ओछू जम करो आज धर्म चाली रो आखो साधु सत्यो साधु साधुज आचार्य बदाध्याय संन बता आमजे बदा यती बद हो आकार में बहुत मुश्किल है બઉ મુશ્કેલ છે પણ એના અંશો હોય થોડા ઘણા કંઈક થોડા ના કશું ના હોય ના કેવાય મ ધર્મ માં પુરુષાર્થને તદબીર કે છે તદબીર ને તકદીર આ બે મુખ્ય છે એના પર પછી ઇન્સાનિયત ઇમામ જે બધું કહ્યું તમે ક્રિશ્ચનિટી એજ એચન બધા ધર્મ બૌદ્ધ ધર્મ તો આ જ सुख ने दुख दुख ना जवाय ए सुखनी शोध में सुख मैं जाइए पर सुखनी शोध में कहूँ तो पॉजिटिव एटीट्यूड से गुजुख खरु बुद्ध धर्म में बालाजी साहेब बिलकुल पॉजिटिव केम करी ने आ मनस दुखी एन के हो सके दुख है शो आखर है एट शोध में निकली गांयल प्रिंस छः बहुत नीनी हो जो है आज एन प्रसार प्रचार के जिले बुद्ध धर्म खास कर मनवने पोता मनवल्यों मनव जीवन सारी रीते जीव सके यखूँ बहु प्रकाश मूक्य बदार महायानों बदा यानों बने क्रिस्टियानिटी में शू है कि जीसस नियु तो आजेपा विचार को घा लें आज जीसस जीव कोई थे कल्पना एक स्टोरी मूकी महाभारत में नहीं कहता बता કે હકીકત કેવી રીતે હોય એ બધી પણ આ બિલીપ ઉપરની હકીકતો હતી એ બધી છે કઈ બિલીપ ઉપરની બિલીપના રમકાણો હતા બધા છે એક જ કુટુંબ એક જ વ્યવહારા દાદા ભગવાને કહ્યું ફાઇલ અને તું ફાઇલ સ્વરૂપે હોઉં તો જ તું ફાઇલથી છૂટો હોઉં ને તો કઈથી છૂટો રહ્યું હતું છૂટો રહી શકે જો ફાઇલ સમજો તો બધાએ ભાઈ આવું કહ્યું તો ફાઇલ એટલે હું તો મારી જોડે છે ફાઇલ એટલે મારી જોડે છે તે મારી જોડે કોણ છે તો કે મનરબા છે ના મંદરબા ગાય હોય એમને ના તો હું થઈ ગયું તો પીરસાઈ ગયું બધું હવે હું આરામ કરું છું તો પણ મારું મન મને ઠેકાણે આરામ ના કરવા દઉં તું બાજુ બેસને પેલા મને એટલે ફાઇલ શું કરીએ તારે ને દાદા સમજાવ્યું છે આ બધું એટલે આપણે સમજવાનું છે બધું આપણા જ જીવનમાંથી હા તો ફાઇલ કહ્યું તો આપણે છોડ ન ખરે એટલે અમીન સાહેબ બહુ સરસ સમજાવ ફાઇલ તો આપણે સમજીએ ને આ બધા ઘરમાં હોય ઘરમાં બહેનોને પોતાની ફાઇલ હોય આને હોય ઓફિસમાં જાય તો આ ફાઇલ તે થાય જાત જાતની ફાઇલો જ ને બધી હમ અને જેમ મોટા થાય સત્તા વધે એમ ફાઇલો વધારે હોય અને જોઈશ જોઈશ કે સત્તાનો મત બહુ હોય ને જોઈશ જોઉં છું જોઉં છું કે પાંચ પાંચ પચાસ દસ ફાઇલનો ઢગલો પડી ગયો જોઈશ જોઈશ કે છે હા શું થાય પણ મારે બીજું બધું હંભરવાળું બતાવે લાગે છે સત્તા આ સત્તા કહે છે બરાજી સાહેબ ખોટી નથી એ તો હોવાની છે મનુષ્યની વ્યવસ્થા છે સામાજિક વ્યવસ્થા છે એ તો રહ્યા કરવાની સમાજ એને વ્યવહાર કર્યો સામાજિક વ્યવહાર એ હતો આજે પણ છે અને હંમેશાના માટે હશે અને હોય નહીં તો આપણે હઈ શકીએ નહીં વ્યવહાર હોય નહીં તો આપણે ના હોઈ શકીએ તો આપણે કોણ તો કે વ્યવહારથી વ્યવહારની જોડે રહેલા એવા આપણે નિશ્ચય શું કહ્યું અને એટલા માટે આ મનુષ્ય આટલી બધી આજે એની પ્રગતિ કેટલી બધી થઈ છે માનવ તરીકે બુદ્ધિ કેટલી વિકાસ થઈ છે અહંકાર બધું મન ને બધું કેટલું બધું એની શક્તિઓ બધી થઈ છે આજે ભલે ભૂતગલમાં વિવાહમાં છે શક્તિઓ પણ છે ખરી છે ખરી આજે તો એમાં तो हू छू बण पकड़ा थी दादा वस्तु दादाए वस्तुत्व कहू वस्तुत्व ए वस्तु स्वरूपे वस्तु पी गो एवं वस्तु जो क्य अवस्तु स्वरूप न परिणमे शू क्यू हम्म અવિદ્યામાં ક્યારે ના પરિણમે વિમુક્ત એટલે કે અવિદ્યા છે અવિદ્યા ની હાજરી છે છતાં પણ એનાથી આપણને મુક્ત નો મુક્તિનો સ્વાદ આપે છે એ વિદ્યા એટલે પછી એના પ્રકારો કયા શાસ્ત્રો કયા શાસ્ત્રો તો એટલા બધા છે ને એટલે બુદ્ધિ ખોટી નથી હોતી પણ બૌદ્ધિક બધા શાસ્ત્રો રચાયા એટલે કાળ પ્રમાણે તો હોય છે તો બધા શું કરીએ એ તો રહેવાના જ છે બધાને રહેશે આપણે કંઈ આવ્યું હોય તો નજર ફેરવીએ બધું થયા કરે પરંતુ ફાઇલ શબ્દ દાદાની ગજબની છે અને રણછોડભાઈ સાહેબ એટલા પુરુષ હતા આપણા દાદા આ ફાઇલ કહ્યું એ આપણું બહુ મોટા મોટા આધ્યાત્મિક વિજય છે કે છે આ ફાઇલ બોલતાની સાથે એ આપણા આધ્યાત્મિક વિજય થઈ જાય છે પણ ક્યારે કે પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો એના માટે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો હોય માટે એટલે પરથી મુક્ત થઈને પોતાનું સ્વ એસ્ટાબ્લિશ થયો પોતે પોતાને પ્રાપ્ત થયો શું કહ્યું प्राप्ति प्राप्त आ बहुत शब्दों प्राप्ति लाख प्रयत्नों करें बी सके प्राप्त पुरुषुष अपन ने पुरुषधर्म की प्राप्ति कराई शक सु पुरुष धर्मी प्राप्ति पुरुष धर्म पुरुष धर्म एट्ले પ્રકૃતિથી તદ્દન નોખો ભિન્ન અને પ્રકૃતિ સાથે રહી રહીને પણ પોતે પોતાના પૂરું સ્વભાવથી ચ્યુત ના થાય શું કહ્યું હ પોતાના સ્વપથથી ભ્રષ્ટ ના થાય એ સ્વત ક્યાં એટલે અચ્યુત સ્વભાવને પ્રાપ્ત થાય ત્યાર પછી છે હવે એ શબ્દ બહુ મોટો છે અચ્યુત શબ્દ ઘણો મોટો છે એ એનો સ્વાદ આવો તો બહુ છેલ્લે આવે છેલ્લા શરીરમાં આવે પણ અત્યારે આપણે ચાખ્યું નહીં તો ચાખ્યું એટલે આપણા પ્રયોગો મહાત્માઓ માટે કંઈક ફુરસદ મળે શાંતિ મળે ત્યારે શાંતિમાં અંદર રહીને પ્રયોગો પોતે પોતાના પોતે પોતાના મન વચન કાયા જોડે આપણે કરતા રહેવા જોઈએ એ તો મોટો પ્રયોગ છે જ પણ હવે એનાથી આપણે નોખા છીએ એવું એ પ્રયોગ કરવો પડે કારણ કે આપણા આજ્ઞાધર્મી એવા પ્રયોગી થયા કેવા એટલે આજ આજ્ઞા રીતે આપણું પ્રયોગી જીવન છે એ પુરુષાર્થી જીવન છે કેવું પુરુષાર્થી કારણ કે આજ્ઞા ધર્મ એ જ હું અને આજ્ઞા તપ તે જ હું હવે એ ધર્મ તપ આમ તો વ્યવહારમાં જાય છે આખું આજ્ઞા ધર્મ આખો વ્યવહારથી છે પણ કયો વ્યવહાર કે નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો વ્યવહાર અને ભગવાને એને વિતરાક ભગવંતો એને વ્યવહાર કર્યો નિશ્ચયની ગેરહાજરીમાંના વ્યવહારને એ લોકવ્યવહાર કહેવાય છે અને નિશ્ચયની પ્રાપ્તિની નિશ્ચયની હાજરી સાથેના વ્યવહારને ભગવાનનો ભગવત વ્યવહાર કહેવાય છે અને એટલા માટે આજ્ઞા ધર્મ એ ભગવત વ્યવહારીય આપણું આજ્ઞાધર્મીય જીવન કહેવાય બહુ સુંદર સમજ્યા એટલે પદ બોલો બિહારી આણંદજી ધરાક થોડું પાણી બાણી પીએ અમે દમધમાવો શું શું મજા પડે મજ્જાવે સંયમ પરિણા ઉપ સને શો કની ભાવ સ્થે સને શો કી ભાવી હાજ થયું તેજ જ્ઞાન उपजावे उपजावे हरीश भाई संगपति साहब एक काम करिए आज सूचना करजो छाई ने के पेलु संचयन वालू एक जनरल पुस्तक आवे कारण बीजे बता जुजा जुदा है तो के साथ रखी सके कोई पर राखे बदा एक एक मेरवी लो अपना संघिसे अमदावादी एमत देर के लिंत आपी तो जे आप जयंती साहेब कि वसूल करें तभी हाँ एक बदा लै लैजो जैसे सत्संग जोड़े आ मुख्य आपको खोराक એટલે કે તરત જ એ પદ બોલાય આપણાથી અને એમાં બધા જ આવી ગયા છે લગભગ બધા એમના સંગ્રહ કરીને બધા સિલેક્ટેડ આઈ ગયા છે ને ચાલો બોલો સંજોગો ના દબાણ વચ્ચે મા હળ તુ આ વે કઈ જી અપમા સાબુ નિમિત જોજો નિર્દોષ ભાષે સાબુ નિમિત જોજો નિર્દોષ પડુ દિયું ઉર્ધ્વ પરિણા પડુ દિયું ઉર્ધ્વ પરિણા જાગૃત ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ એટલે આપણને કોઈ સંજોગ આવવા ને આપણને થોડોક બધો જરાક હચ મચાવવાની એવો થોડો થાય ને ધીમે ધીમે થોડો ધીમેથી શરૂઆત થાય પહેલી ખબર ના પડે પછી બધા એમ કરીને થાય માત્રાઓ થતાની સાથે ખ્યાલ આવી જવો જોઈએ તો આપણું સંયમ પરિણામ અંદર થઈ જાય સંયમ એ શું છે કે વ્યવહાર જે નિશ્ચયના સંયમમાં આવ્યો શું કહ્યું એવા એ સંયમના પરિણામો जे, छे। जे ते आप में उद्भवता जाए फाइलों एनी अवस्थाओं एनी बदी परिस्थितिओं मन की वजनधीन व्यवहार थी ए बदी परिस्थिति में जयरे जे प्रकार व्यवहार हो बदा व्यवहार में अपन ख्याल आ जाए फाइल स्पंदनों से बहार कोईमित्ते निमित्त बहार ना हो तो, तो आप नैमित अंदर ऐसी स्पंदनों उज नहीं परंतु जो व्यवहारों अंदर में नैमित्तिक उमा थाय એ મારા આગલા મારા પરભાવના વિભાવના નિમિત્તે કરીને એ નૈમિત પણ એ આજે ઉદયમાં આવે છે એ હું તે વખત આપણે ફિટ થઈ સમજ એટલે સંયમ પરિણામ ઊભું થાય તરસો જ અને આવતા ત્યાં કરે એક વખત એક પરિસ્થિતિમાં એક સંયમ પરિણામ આવ્યું ને અને બીજી વખત આવે તે મલ્ટિપ્લિકેશનમાં વધે છે મલ્ટિપ્લિકેશન સમજાવ્યું ને આમ તો ઇંગ્લિશિયલી આટલું બધું એટલે ચાલવા દો આગળ બોલી પૂરું કરી દો પછી આપણે આ થોડો લઈ લઈએ પછી સત્સંગ એ પૂરો થશે તો લાગે હમે તે પ્રસંગ ભાવ તો લગે દૂધમાં સા કર ખુદ પોતે જૈના ખે દૂધમાં સા કર ખુદ પોતે જૈના ખે એટલે હું જ મારી સામે આવ્યો બહાર થી આવ્યો તો હું મારી સામે આવ્યો અને ઉભો થયો મારી સામે આવ્યો એટલે હું ને મારી સામે આવેલો બે આપણે નોખા છીએ ભાઈ સમજાયું ને એટલે દૂધમાં સાકર નાખી કહેવાય સમજાયું એટલે આપણે નિમિત્ત આપણું સમજી ગયા અને આ નૈમિત તો આવી આપણી અંદર એટલે દૂધમાં સાકર નાખી નિમિત્ત સમજાવું એટલે સંયમ પરિણામ ઊભું થાય ચલો સમ્યકબુ પ્રજ્ઞાન પાખે સમ્ય બુધિ પ્રજ્ઞાન પાખે વારણ રે હળ ઉજ રાખે કોઈ ને ના વાગે વાગું છે સુધી કમ્પન સ્વસંગ જાગે સુદની આશીર્વાદ આપજો સ્વ સંગ જાગે આ સંગ સ્વરૂપ ધ્યા સંગ સ્વરૂપ ધ્યા ઉપવે સંયમ પરિણા ઉપ સને શોકની વિભાવ શોકાની વિભા પૂદગલ એજ છે એનું એજ આખું સંગ્રહસ્થાન છે એનું અને એ સંગ્રહસ્થાન એવું છે કે સંગ્રહસ્થાન બહાર થી જોવા આવનારાઓ બધા નિમિત્ત ના હોય ત્યાં સુધી સંગ્રહસ્થાનને એવું ના લાગે કે આ હું નમિતીપણે સંગ સ્થાન છું નમિતીપણે લાગશે નહીં એને બહારથી નિમિત્ત આવે ત્યારે એને મજા આવે છે પણ તે વખતે ગડબડ થઈ જાય છે સંયમ પણ એમ ઊભું ત્યાં જ એ થઈ જાય પછી અંદરની જ ક્યારે વાત થશે એટલે સરીબેન અમારા પૂછ્યા છે અંધેરીથી અંધેરી આપણા ડાયરેક્ટર સાહેબ સરીબેન ડાયરેક્ટર સાહેબ છો ને તમે साना साहेब तक कहो एट्ले पूछे आजे कोई नहीं आज निक आयो एम सत्संग के श्रीमद राजचंद्र तत्वदीपिका में नीचे पंक्ति परमा समझा कहते हैं परमा समझा कृपा करूँ कई पंक्तिओ है कि हूँ हू छु क्या थी स्वरूप छे मारू थूस्वरूप करूँ को संबंदे वर्गे राखू के हूँ परिहरू एना विचार विवेक विवेकपूर्वक शांत भावे जो करा તુ સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત શ્રીમદ્જીના પંક્તિઓ છે આખી એટલે સરિબહેન તમે તમારા નિમિત્ત તમે જ તમારી રીતે નિમિત્તપણે નૈમિતપણે છો મનથી છો વાચાથી છો ડાયરેક્ટર સ્વરૂપે છો બધી જ રીતે છો અને વ્યવહારમાં આપે છો बदाज साथ कोई ना थे कही ना सकते बोली ना शक आ <laughs> समझवात कोई दिवसे व्यवहार में आती ज नहीं व्यवहार की बातों ने समझ अपने महात्माओं कोई दिवस अंदर ना लई जाए आदरेखा जो राखी बिस तो कोई ने अचण आए पर छोड़ेज नहीं कारण कि आप अड़चण पैदा करे अपना फरजंदो पैदा करेला है કારણ કે આપણને છોકરા છ ઘર બાર વગર ગમતું નતું કોઈને નતું ગમતું દીકરીઓ તો ભાઈ તો જોઈશે ને કેસો કહ્યું કોઈને ગમતું જ નથી એટલે આપણે જ આપણે જન્મેલા બધું એનું માળખું ઊભું થઈ ગયું આખું પોતે પોતાનો બાધુ જ પોતે તમારા ઉત્તમ શાહ અમે કહ્યું કોઈ દિવસે આપણી વેરી લાઈફ આપણી વાઈફ છે તો એ શું બોલ્યા સાહેબ આ બોલ્યા આપણી વેરી વેરી લાઈફ એટલે આપણી પોતાની લાઈફ એ જ વાઇફ છે પછી આ બોલ્યા એ કઈ જાતનું તો આપણે આપણી લાઈફ એ આપણી વાઇફ છે એવું આપણે સમજીશું નહીં તો આપણે આપણી વાઇફને સારી રીતે નહીં સમજી શકીએ ના સમજાયું એટલે અહીંયા આ પતિ પતિઓના મુશ્કેલીઓ અહીંયા આવે છે કે દાદાએ આખો વ્યવહાર ઉકેલ્યો એનો આખો વ્યવહાર ઉકેલ सनातन सुख बट साहब कर घर में घर छोक मोटा नहीं कहू पड़े जराग पड़े कहो हूं कहवा जवाबदारी खरीद હમ પપ્પા છું તમારા પપ્પા તરીકે જ ખરી જવાબદારી આ કોણ ના પાડે છે પણ ને બોલવાની હોતી હશે તો જીવાઈ જાય શું થાય જીવાઈ જાય એને જવાબદારી કહેવાય જવાબદારીથી જીવીએ એને જવાબદારી નથી કહેવાતી હા ભાઈ જીવાઈ જતી હોય તો એટલે એને ફરજ બાંધ કહ્યું શું કહ્યું જ્યારે મરજીને પામેલો છે એને અવશ્ય હોવું જ ઘટે આજ્ઞાધર્મ એનું જ છે આ બધું એ ફરશ્રુતિ છે એની હમ અમારે તો આ છવ્વીસ વર્ષમાં દાદા ભગવાન પછી આ સંઘમાં વ્યવહારમાં પણ એ મારું માગેલું અને મારું પ્રિય હતું એટલે બધું આયા તો વાંધો નહીં પડ્યા ચાલો હાડોક એટલે ગમે તે વ્યવહાર આવું જોઉં ને અને કોઈ આવે ને ઓન ધી સ્પોટ ટર્ન ઓવર થઈ જાય વાંધો ના આવે જસુભાઈ સાહેબ બહુ ખુશ હતા તે બાબતમાં અને કે દાદા ગયા છે એક વહી દીધું મને શરૂ શરૂમાં જ્યારે એવું થાય એટલે હું તો દાદાને સીધું પૂછી લેતો હતો પણ હવે દાદા અહીંયા સ્થુર દેહ તો નથી એટલે કેવી રીતે જવાય તો હવે આપ મારી મારા માટે છો મને કહી આપ મારા માટે છો હવે જસુભાઈ સાહેબ પચ્ચા પચ્ચા આખી જિંદગી એમને શ્રીમદ્જીમાં ગયેલી શ્રીમદજીની આરાધના આખું અગાસ એમને બહુ સન્માનથી જુએ એમને ભેદ પડે તો એમને બોલાવે પણ આવા દાદાને સમજી ગયા એટલે ભેદ અને એમનું અહીંયા છે જે શ્રીમદનું મંડળ હતું વડોદરાનું એમાં પણ બધા સમજી ગયા કા છૂટા પડી ગયા એટલે પેલા તો મંડળે ચલાવવાનું મંડળ તો ચલાવે જ ને હવે તો એના વગર તો એમને સુખ ના હોય ચેન ના હોય એ તો ચાલ્યા જ કરે એવું છે એટલે શ્રીમદજી એ બહુ કહ્યું અને દાદા એ કહ્યું દાદાને કહેવામાં આવ્યું કે દાદા આપનું આ શ્રીમદ ત્રિમંદિર બનાવ્યું તો આપણું એક બનાવીએ દાદાએ કહું ઓ એ બ્લન્ડર ક્યારે પણ ના કરતા પણ દાદા અમને આટલો બધો ભાવ હોય શું ગમ્યા શ્રીમદ સ્વામી ત્યાં એમાં કઈક તમારું બાજુમાં રાખીએ ના હોય પછી બહુ જ કહ્યું શાહ સાહેબ હતા તાની વાત છે અને ખેસી ભાઈ હતા પછી સા સાહેબ ત્યારે કહું તે કામ કરજો પરંતુ મંદિરમાં કોઈ સ્થાન ના આપશો અમને તમે બહુ એવું હોય તો ખુરશીમાં અમારું સ્કલ્પિંગ બનાવી સ્કલ્પચર બનાવી અને ખુરશીમાં બેસાડેલું રાખજો હાથે જોડેલું અને ખુરશી પૈડાવાળી રાખજો અને એવું ઈચ્છા થાય કે લઈ ખુરશી દેરાશ્રમમાં લઈ જઈ અને શ્રીમંદર સાહેબ વગર આ મૂકી નાખજો એટલે હું ત્યાં હાજર જ રહી છે બાલાજ સાહેબ આ છે બધા જાણે છે મહાત્માઓ મહાત્માઓ જે બધા કેસી વખતના બધા જાણે ખોટું કઈ સાહેબ અને બનાવેલું પણ ખરું આપણે ત્યાં આજે મને લાગે સુરતમાં હશે સુરતમાં હશે ના કહેવાય ફોટા આ તે પરંતુ જેમને મળ્યા છે જેમને જોયા છે અને આજના એ ફોટાઓ છે તે જીવંત દાદાના ફોટા છે એટલે જરૂર કામ કરે બધાને પણ બહુ વધારે ના કામ કરી શકે બે આની બહુ પણ તે જેવા ભાવે પણ મહાત્માઓને આરાધના કરે તો એમને ચાર થી આઠ આની નું મળે છ આઠ આની અડધું મળે કરે પણ પૂરેપૂરું ફળ મળવું હોય તો आ, आ दादा ने समझो धर्म मुख्या, लगे फिट सुन, थे आज्ञा धर्म जीवन अपने सुंदर रीते जैसे दादा भगवान आजना धर्म अपना अंदर व्यवहार न उपार्जन करें अशारीरी पुण्य न उपार्जन करे कहू पे प्रयोगिकुण्य नहीं, नहीं हो शास्त्र बंदी पुण्य होने पापा नु बंदी पुण्य हो पुण्य ने बे प्रकार कया अशरीरी एक कारण के आक्रम विज्ञान है अक्रम आश्चर्य अक्रम आश्चर्युक्त आ, क्रम ज्ञान पाला ज्ञान थी आ विज्ञान दृष्टिए कर विज्ञान ज्ञाने कर विशेष भाव कर पूतगल ने सारी रीते समझ जाने जाने आखू आ दृष्टि है इले आ कहू अशरी अंदर यू पूगल उभ था नहीं मुक्ति मार्ग है मार्गे अपने प्रया न कर इले दादा भगवने पोता ने मुक्त मार्ग ने केड़ी कहीं के, केड़ी शब्द बहुत अगत्य जीवत जे जी मूर्ति मुक्त स्वरूप जीवत ये मन वचन काड़ी एना कहूले बै बाजू खा बदे पर दादा भगवान एटो यने केड़ी कहूँ तरह पेली बाजू पची जाइए हमें आज्ञाधर्म आज कहें अपन ने एट्ले दादाएं कहू कि भाई लीप में बेसाड़ा है लीपमा બેસીને તમારું કામ કાઢી લેજો બહુ ચાલશો નહીં આ કેવી સરસ લિફ્ટ છે આમ છે તેમ છે એ બધું જોયા ના કરશો અને હાથ તો ભૂલે છો કે બહાર ના કાઢશો લિફ્ટ છે એટલે આ મન કા એ જ લિફ્ટર મી પાછી આખી હા સરયું બેન તમે તો બધું સમજી ગયા છો તો હું તું કોણ છું તમે સારી રીતે સમજી ગયા છો ક્યાંથી થવા તો સમજી ગયા કે તમારું આગળનું નિમિત્ત અને આજે નૈમિત સરયું શું શરૂ છે મારું ખરું કે સ્વરૂપે કરીને હું શુદ્ધાત્મા છું અને આ શરીબેન છે તે મારાથી આ પ્રસવાઈ પ્રસવાઈ ગયેલી એવી સરીબેન સ્વરૂપે આવી મારી આગળ મારે એને સમજવી પડશે ઓળખવી પડશે હમ અને કોના સંબંધે વરગણા છે આપણા જ સંબંધે આપણા જ નિમિત્તથી આ નૈમિત વરગણાઓ બધી હવે એને રાખું પડ્યું રાખવાનું નહીં પરિહર બરો તમારે એને જોયા કરવાનું કે સરીબેન કેવી છે કેમ દે છે બધી રીતે હે આખી સ્કૂલ ચલાવે રાખું પરિવરું હં એટલે આપણા ફુરસદના વખતે આપણે અવપ્રયોગ કરી નાખવા હં હવે આ એક છેલ્લું છે સરીસભાઈ લઈ લઈએ બે મિનિટ લાગશે ત્રણ મિનિટ બરાબર સુધાબેન પૂછે છે તત્વજ્ઞાની સુધાબેન તત્વજ્ઞાની છો ને તમે તત્વજ્ઞાની છો કે નહીં હા હા જોવું જોઈએ હ તમારા દીકરા છે પુણ્યનું એક એવું અદ્ભુત પરિણામ સ્વરૂપ છે કે કુદરતી સ્વરૂપે વ્યવસ્થિત શક્તિમાં એ પરિણામ સ્વરૂપે સમસ્ત સમસરણ માર્ગમાં સંસારમાં फराग वचनोंगो ना वचनों शास्त्र में छो उखे समकेत त्र प्रकार कया क्षयोम एट पुण्य ना प्रकार एव हो कर्मो बी सके આ દે ભલે ક્રિયા માર્ગ રહો ક્રિયામાં થઈ શકે છે પણ એ થવું સહેલું નથી સહેલું નથી આવા વિચારો શ્રીમદજીને આ બધું છે કેટલી નાની હોય એ થયું એવા પુરુષો આવું ઘટે એ વિરલ પુરુષો આવા ઘટે વિરલ સમજ એટલે ક્ષય ઉપસમ ક્ષય કરી શકે અને બાકીના ઉપશમાવી દે એટલે પોતાને અત્યારે આત્માનું સંબંધિત વિચારણા સુંદર ચાલી રહી છે એમાં પેલા ઉપશમાં આવે ये आखो क्रिया मार्ग है आखो पुरुषार्थ मार्ग है करता स्वभाव परंतु ये पॉजिटिव साइड करता स्वभाव पुरुषार्थ है विरल पुरुष एनी शक्ति होगी समर्थ मन ने बद नहीं तो नहीं क्षयोप्रम एटमदी पता आ वचनों बहुत सुंदर कहें कि आ काल में कोईए ना जो एवं क्षयोशमी पुरुष आट्ट लिखे आने आने प्रकाशी सके त्र, त्रिका ज्ञान नहीं बढ़ बहुत सुंदर पेलू अपने अभ्यंतर अवलोकन में बहुत सुंदर अवलोकन शु, अवलो शु कह अपने अपना अपना आपने जे उदय परिणामोंदय परिणामों तरफ खेचे शू क्यू बदमता अपनी अंदर पड़ेगी नमित्त श्वासे खाली थी आप मैंने आज बहुत श्वास चढ़ी गो तो <laughs> आपते इतने उपशम में कोई पुरुषार्थी उपशम थाय से लगे शास्त्रों वाचनकरण करवा जाए तो उपशम थाय नहीं उदय परिणाम है उदय परिणाम क्रिया की कोई दिवस होके नही क्रिया की उदय परिणाम क्यों शके नही उदय शब्द एट बोलो गंभीर है परमार्थ जो समझाए तो कल्याण थी जाए आपसे पी मारों उदय बोला से नहीं जोजो खाली जुशु आप जुशु ये पुण्य ने एक एवं अद्भुत परिणाम स्वरूप है જે નિમિત્ત પણ શરીરમાં ભરેલું છે મનથી વાંચે વ્યવહાર થી બધું લઈને આવ્યા છે પાંચ ઇન્દ્રિયો બધી પાંચ બધી એ બધું અંદર છે તે ધરબાઈ જાય છે આ જ્ઞાન પ્રકાશમાં એ અનુભવમાં ધરબાઈ જાય છે એનો ઉપશમ થાય છે ઉપસમ થાય છે એટલે શરૂઆત પછી બહુ બધા ઉલ્લાસ આવે દિવસ આવે અઠવાડિયું આવેકે કોઈ છ મહિના ટકે વર્ષ ટકે અમને ચૌદ ચૌદ વર્ષ ટકેલું આ ચૌદ પંદર વર્ષ સત્તર વર્ષ એમ હવે આ વર્ણન કરીએ તો જેનો અનુભવ જ જાણે શું અને પછી નિમિત્ત નિમિત્ત પણ પ્રસંગો આયા તે પણ જોયા જાય અનુભવ આજ સુધી અમારથી જ નીકળ્યા છીએ छटकी ना आज जय को हाजर लें तो हाजिर कर समझा सकी नहीं जेनी यथार्थ इच्छा होम छजा नहीं तो कही सकिए अ હમ પણ અનુભવો તો સામાન્ય હોય બધાને પોતપોતાની રીતે પોતાના પૂતગોળોથી કામમાં લાગે એવી રીતે એ દરેકને બધામાં આવી જ જાય તો અનુભવ માણી એ પોતાના એકલા શરીરને લાગુ પડતી નથી બધા એને એક સરખી લાગુ પડે એવી વાત એટલે એની વિશાળતા એવી હોય છે આ કાળમાં આ કાળમાં એટલે આપણા દર્શનની વિશદ્ધતા એટલી થઈ શકે છે એમ કેવું છે એટલે આપણને કહું છે દાદા તમને કેવળ દર્શન અને દાદા કેવળ દર્શનીએ દાદાએ આપણને આ બધું એનાથી મળ્યું પરંતુ એ કેવળ જ્ઞાનના સ્વાદ સાથે ના હતા એટલા માટે નહીં તો મને નહીં કેવળ જ્ઞાનનું બીજ પડે જ નહીં આપણામાં એટલે અમારા સરીબહેન પાછું સૂત્રો ખોરી કાઢ્યું હશે કે આજ્ઞા કારણ કેવળ જ્ઞાન છે આવું સૂત્રો તો બધાને વહેચ્યા છે આજ્ઞા ધર્મમાં એ આજ્ઞા પોતે જ બને છે અને પોતે નૈમિતપણે પોતે આખું અને નિમિત્ત નમિત વગર તો છેલ્લે પૂદગલથી છૂટાય એવું નથી છૂટાયું જ નથી અને એવું શરીર હોવું જોઈએ એ શરીરની રચના અશરીર ભાવ કહીએ છીએ ને એ આપણું અંદર આ વ્યવહારનું પુણ્ય એટલું બધું મોટું પુણ્ય અનુબંધી પુણ્ય આપણામાં આજે સર્જન થઈ રહ્યા છે આજ્ઞાધર્મમાં આ તો સમજવા માટે વાતો છે બધી એટલે ત્રણ સમકેતો ક્ષયોપશ્રમ ઉપશ્રમ અને ક્ષાયક મહાત્માઓને આપણને પ્રાપ્ત થાય છે ક્ષાયક સમિત પ્રાપ્ત થાય છે ક્ષાયક એટલે કે બધા દર્શન મોહનને કારણે ઊંભાતા ઊભા જે પ્રકૃતિઓ હતી અનંતનું બંધી એ ચાર્જ પ્રકૃતિઓ અનંતતાનુબંધી એ બધી ક્ષય થઈ ગઈ કેવી ચાર્જ ખરી તે બધી જ થઈ ગઈ છે ચારેય પ્રકારની હોલ પ્રકારની બધી જ થઈ ગઈ છે પરંતુ ડિસ્ચાર્જ ભાગની પાછી રહી એવી એટલે ડિસ્ચાર્જ ભાગની અનંતતાનુબંધી એમાં ના હોય પરંતુ આ જ્ઞાનમાં એટલું બધું બળ છે અને આજ્ઞા ધર્મમાં એટલું બધું એ તમને શક્તિ અમારી ખુલ્લી કરે છે કે હવે ખરીદી માથું ના ઊંચે આપણે માથું ઊંચક્યા નહીં કોઈ ઉદ્દમ પરિણામ ના મારું પરિણામ નહીં કે હે જોજો કોઈ વખત થઈ જાય સપોકેશન થાય બધું થાય થઈ જશે પણ ધીમે સમજાશે પછી એ છે ના આ આ તો હું અને આ તો મારું નહીં મારું નહીં હું ધીમે ધીમે થાય એકદમ ના થાય એમ કરતાં કરતાં આપણી અંશે બધો બધો અનુભવ ખુલતો જતો જાય દર્શન શક્તિ ખીલતી જતી જાય શક્તિઓ બધી ઉદભવતી જતી જાય આપણી તે આપણે જ આપણી શક્તિ શક્તિ તો એને જ કહેવાય કે જે શક્તિ શક્તિ સ્વરૂપે જે શક્તિ સ્વરૂપે શક્તિ કામ કરે અને પોતાના કામમાં લાગે હવે સ્વશક્તિ હોય નહીં તો કેવી રીતે કરે શું આ પરમા માનેલું બધું સ્વમાં બધું આખું આપણું ખુલ્લું થતું જતું જાય એટલે આ ત્રણ વસ્તુ સમકેત आप क्षायक आम कहवाये पर क्षायक आ रही सकत नहीं कारण के फाइलो बिकाल आखो बाकी व्यवहार बाकी एट्ला क्षायकता क्षायक को कहवात में क्षायक है शू क्यू एट्धांतिक जीवन प्राप्त थर्म तो जीवन जीवी जी छोड़े सिद्धांतिक जीवन परंतु यज्ञाधर्म सिद्धांतिकपण जीवी जईए छे एवं क्य आपने स्वाद में आए कि आ बदी अमुक परिस्थिति थी एमत અસિદ્ધાંતેચી જાય મારો સિદ્ધાંત પછી ખબર પડે પછી અસિદ્ધાંતમાં પરિણામ ના પામે સિદ્ધાંત ક્યારેય પણ અસિદ્ધાંતમાં પરિણામ ના પામે એને ક્ષાયક દ્રષ્ટિ કહી અને ક્ષાયક ભાવ તો છેલ્લો છે કેવળ જ્ઞાન છે થઈ ગયું સરીબેન તમારે જય સચિદાજી અમારા બધાની વિનંતી છે આપને વિનંતી એટલે થોડા ગણા દાદાજી ઇન્ડિયામાંથી જે હિન્દી ભાષી મહાત્માઓ છે એમની મને ફોન આવ્યો છે દીપકાનાજીને ફોન આવ્યો છે આપને જો સોમવાર નો સત્સંગ થોડું હિન્દીમાં લઈ શકો તો બધા તરફથી એકલા કેવી રીતે કહી શકો બધા મંજૂર થાય બધા કારણ કે હિન્દી ભાષી આપણો બેટ બહુ મોટો ઊભો થઈ ગયો છે અને એ લોકો સત્સંગને બહુ ઝંખ્યા છે એટલે તમારા ગુજરાતીમાં નીકળ્યા છે એટલે જરાક અમુક શબ્દો પકડાય પણ પછી બધું એનો મજા ના આવે જોઈએ એવી એટલે હિન્દીમાં જો એકાદ વખત થાય આ મને એમને કહ્યું હતું દીપગે તમે કોઈ કામ કરો આપણે આ તો બે તો સોમવારે ગુરુવારમાંથી છોડે નહીં આપણને એટલે સરુબહેન એ કહે છે કે મને ગુરુવારનો આપણે સારવું પડે સોમવાર નો ત્યાં આગળ રાખો પેલું આપતો પુત્ર રાખો આપડે સોમને ગુરુ જ રાખીએ અને સોમવાર હિન્દી લઈ લઈએ પછી ધીરે ધીરે બધા મંજૂર રાખે મંજૂર મંજૂર કેમ નહી બધા બધા હાથ ઉચા કરો છે છે આ લોકો રીત સર બહેનો ભાઈઓ બધા બહુ ઝંખે છે એ લોકો નાટા ફેમિલી જોધપુર બેંગ્લોર મદ્રાસ બધા જ પણ જયારે જ્યાં હોય ત્યાં બધા ત્રણે થી ભેગા થાય છે એ લોકો બોલો એટલે કિંમત કેટલી પકડાઈ ગઈ છે આખી હમ એટલે તો પછી સોમવાર નું અને દાદા ભગવાન કહ્યું છે કે અક્રમ વિજ્ઞાન સમજવું અને અક્રમ શું છે બોલાતી અને જાણવી પડશે કારણ કે અમારી ભાષામાં નીકળેલું છે આ બધું કે પછી એને બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો સમજાવ્યું ને પણ મૂળ એ મૂળ રહ્યા કરે છે ચાલો એટલે હું શબ્દ તો મૂળ જ રહે પણ ટ્રાન્સલેશન ના થઈ શકે હ 9-10 હિંમતનગર દર્શ અજયભાઈ ઠક્કર તરુણભાઈ પટેલ ઇન્દિરાબેન શાહ રાકેશભાઈ પિતલિયા હિંમતનગર મનીષભાઈ મહેતા અને સંજુભાઈ મહેતા એમના જ્ઞાન દિવસ નિમિત્તે અને પ્રીતિબેન હરીશભાઈ પટેલ એમના તરફથી છે શનિવારની પ્રાતવિધિ આપતપુત્ર કેશવાનંદજી તથા કનૈયાબાઈ સહાનીના નિવાસસ્થાને એકત્રીસ કૃષ્ણકૃપા સોસાયટી રાધાકૃષ્ણ મંદિરની પાસે ન્યૂ સમા રોડ ખાતે રહેશે જય સચ્ચિદાનંદ હસીમ જય જય કાર દ ભગવાનના હસીમ જય જયકાર દા ભગવાનના અસિમ જય જયકાર દા ભગવાનના અસિંમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકાર દ ભગવાન ના અસીમ જય જયકાર ભગવાન ના અસિ જય જય કાર ભગવાનના અસિંહ જય જય કાર ભગવાન ના અસિ જય જય કાર ભગવાનના સિિમ જય જયકાર દ ભગવાન ના હસી જય જયકાર દા ભગવાન ના હસીિ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જયકાર અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય હો ભગવાન ના અસીમ જય જય કારવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના જય જય કાર ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા અસિમ જય જયકાર દાદા ભગવાન રા અસીમ જય જય કાર દાદા ભગવાન અસિમ જય જયકાર દાદા ભગવાન રા જય જય કાર ના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસિ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર દાદા ભગવાન અસિમ જય જય કાર ભગવાન ના અસિ જય જય કાર ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના જય જય કાર ભગવાન અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર